એટલો કે મારો ફોટો તમે બજો ત્યાં ઘરે તે મૂર્તિ દે કે મૂર્તિ દે કે હું અહીં જૂત જાતી છું ત્યાંથી મૂર્તિ બે ના કે આવી તમે દે ટાયર ગ્રુપ કેરા એનો તો કે કે દે ટાયર દે ગ્રુપ દે ટાયર દે ગ્રુપ ટાયર દે ગ્રુપ એટલે શું સમજાવો આપડે અહીં ધારણ કહીએ ને દાદા અહીં ધારણ દેખે તે દેખાય આમ દેખાય પોણા બે લાખ વર્ષની ઉમર છે એમની ઉમર કેટલી છે પોણા બે લાખ વર્ષની હજુ એવા લાખ વર્ષ એમનું આ કૃપાથી આ બધું વિજ્ઞાન પડ ગયું થાય અને એમનો સંકેત હતો કેસર જુદું શિવલિંગ નું એટલે પેનલ સંકુલ થયા તો એટલે લોકો નિષ્પક્ષતા વિચારણા થાય અને બઉ સારી રીતે મોટા મોટું આ એ થશે એનું સુરત ડિસ્ટ્રિક ફેરફાર થઈ જવા મળ્યો વિજ્ઞાન ફેર્યા પછી બધું આખું ઉડી ગયો અમને એક ચિંતા ના થાય પચીસ હજાર માંથી માણસો ને એક ચિંતા ના થાય ચિંતા થાય અમારો દાવો કરજો એવું કાઢ્યું અમારી આજના પાસવી હોય ચિંતા નહી થાય બધી આજ્ઞા ના કરે બધું બગડી ગયેલું છે એ જેને સમજાય એનું એવું કલ્યાણ થાય જેટલું સમજવ એટલું કલ્યાણ જેટલું આપણે સમજવું પડે કિંમત એટલું આપડે કલ્યાણ એક બસો લખેલું ભાઈ નથી તો પડી મારે ખોર નહીં પડે ખેતર એવું દાદા હોય ને માસ પ્રસાદ ખાતો છે આવો પ્રસાદ ખાય પ્રસાદ ખાય આ તો ગૌરવ માન નો પ્રસાદ એક ટપલી મારી ચીચે હોય તો ચાર ચાર બધા બઉ મી ગયા અપાર સુખ મળ્યું છે એની આ નિશાની આપડો મારી ઉમર થઈ સ્વાતંત્ર દુખ જ ના તું કે દાદા અંદર તો બધું નવું છે અમારે તો દાદા અમારે પૂરેપૂરી આજ્ઞા માં રહી પૂરેપૂરી અને આખું જીવન જ તમારી પાસેથી આવે તમારે જે મારવું હોય તો મારું હોય ડુબાડવું હોય તો દસ લાખ વર્ષે લાગમાં આવ્યા છો એમને પચાસ પચાસ પાંચ હજાર છ હજાર દસ હજાર વચ્ચે હોય છે પણ અક્રમ વિજ્ઞાન ત્યાગ વ્યાગ કરવાનો અક્રમ વિજ્ઞાન મોક્ષ થઈ કોઈ મુક્ત થઈ ગયો વાઘરી ઊંચી કરો સ્વાગળ તેથી કહે છે તમને નહીં છોડું મરવાનું ના રહી હોય તોડવાનું ક્યાં રહેવાનું હોય તેને છોડો જેને મરવાનું જ નથી આત્મા પણ પૈસા આમ બહુ શું ત્યાં તો શીખી નઈ જાગે મો ના છૂટે તો એમને ભાઈ છે તમે નિરંતર મારી રહી શકો છો અમેરિકામાં રહીને કારણ હું અમેરિકામાં દરરોજ અમેરિકામાં ફરું છું તમને ખબર પડે દાદા માથમારો જેટલો જો એવો લાભ ઉઠાયો નથી આ બધા સમાજો છે ને એમાં રામ રામુ અને ભાઈ માણસ પૂર્ણ થઈ શકતો નથી કયું માણસ પૂર્ણ થઈ શકતો નથી તેની આ નિયમી આ વર્લ્ડ કોઈ ચીજ અમારે જરૂરિયાત નથી કોઈ ચીજ વર્લ્ડ માં કોઈ ચીજ ના બીક ને કોઈ લખની દાદા પણ હજી ખાતે બોલેશો કે રોજ પચાસ મિનિટ બોલે રોજ તમે ધોલા જોડે છે એટલે બધું સમજી જ ચાર પાંચ કલાક કાઢ્યા ચાર ચાર કલાક થઈ ગયો ને કારણ કે અમારી દિવસ એક કલાકમાં તો કેટલું આગળ જાય કઈ પૂછાય પૂછાય બધું બધું જ પૂછાય કોઈ પણ વસ્તુ જે પણ કોઈ પણ આપણને ગુસવાડો ઉભો થતો બધું જ પૂછાય બધા જ ખુલાસા થાય વલના ખુલાસા ગુસવાડેલા ખુલાસા એ થઈ શકે તમારા કબૂલ કરે તો જ માનવાનું એ બાળકો પૈસા બીજા બધા પોતાના પૈસા થઈ દીધા એ પછી સંઘપતિ હોય નીરુબેન હોય કોઈ દરેક પોતાના જ પણ શું કહે નવો લો જ નહી હું નાનપણમાં એક જગ્યા ગયો હતો આમ પગ એ થયું હતું આમ કર્યું નહી ન લો કર્યો ન લો સાહજીક બધ જાત્રા એ જાય ને દુનિયા દરેક સ્ટેશને જાત જાતે ગરબા આપડે ગરબા ગાય આમ પુરુષો સ્ત્રીઓ ગરબા ગઈ પંદર મિનિટ માં પાછા જગત ફીદા થઈ જાય છે આ ગરબાથી જવાનું થઈ ગયું તો હું તમારે મારી પાંચ સાત દસ જોડે રાખવાનો નાની પુતું આ જોડે છોડે જોડે ફેર ઘેર જતા ને મહિના બાર દાદા દે તો બહુ થઈ ગયું જવું છે એકત્રીસ તારીખ પછી આવશે તમે બે પંદર સચીદાલ ગયા જ બધું કરતા ને ના દાદા હવે નઈ ચિમનભાઈ કેમ જતો ખબર ખબર આવી કદાચ પેલા બિપિનભાઈ વધારે માં રહી ગયા હોય કોણ બાજુ છે ના ચાલે થોડાક માં કઈ ફરક પડતો નથી એવું કેમ પરિચય આવ્યો છે પરિચય ભરે સાથે દાદા દાદા જમતા દેખાય ના દેખાય તમારી જોડે રહેવાનું કે તમારી ચોપડીઓ વાંચી ચોપડીઓ જશમી કરવાથી વિધિ કરવાથી આ પરિચય જોડે રહેવાનું તો બધે ના મળે પણ આખા દિવસનો પરિચય આપ્યો અમે આપીએ ને આખા દિવસ અમે આપીએ ને અહી રહેનાર બે ત્રણ પરિચય આખો દાડો રાખો એજી જે આયો તેજીસ હા સરજ બબે કલાકનો પરિચયમાં આવતા દે બોલ હા બધી શંગા ધમાબેન કે લ્યો આખો મસ્તીતરી સમજી લો બરોબર આ વૈજ્ઞાનિક મસ્તીની છે આ વિજ્ઞાન જ છે ને વિજ્ઞાન તિયે ચિંતા બંધાય ની બોલડે માણસને ચિંતા બંધ કોય ઘરે ની તેરી આજ ના હોય તો પાંચ આઠ ના અમને ઇસ્તે બધું આનંદ આપશે આ તો દીવો કામ થાય સરસ રીતે તમને દેખાય ન ચોપડીમાં પ્રમાદ શબ્દ આવે છે પ્રમાદ એટલે એનો અર્થ શું જે ગામ જવું ને એ ગામ નું નામ પૂછપુછ કર્યા કરું એ નામ પ્રમાણ જે ગામ આપડે જવું ના હોય એ ગામ પૂછે ચૂકેય ને ચૂકે ચૂકવો એનો પ્રમાણ તમે સમજાવ્યું ને એવા લોકો બઉ છે આપડે તો માથા ગોળે આપડે કામપુર થી વાત કરીએ તો આપડે હિસાબ આગળ સમજી ન તો એ બધી સમજવાની કોશિશ કરે હે ક્લિયર નથી ને એ તો આપણો તો ક્લિયર છે ભરી રાધા લોકો ને સત્ય ને બે પાછા નથી સની બરહાઈર છે સત્ય ની બરહાઈર છે બરિયાદો કે કરી મુકે છે રહે જા થાય એ બરાડ માં બફાય છે આ આ તો ફેર્યાતું નહી બફાતા જો ને આ તો આ બધો સારું લાગે છે બનાને સારું લાગે ને સારું લાગે છે ટેસ્ટ ટેસ્ટર બધો જે વસ્તુ લક્ષ્મણ ક્યારે હોય આત્મા બીજું બધું આત્મા નહીં લક્ષ્મણ ક્યારે હોય અને દાટલા વરસાદ થયે તો લક્ષ્મણ માની બેઠા છે બધા બધા જઈને અત્યારે યાદ છે મને કહે છે આત્મા સવારે લક્ષ્મણ નથી આવી એવું તમારા લક્ષ માં આવ્યું નથી તેની ગેરંટી માનેલી વાતો છે બધો પૂજકો છે ભક્તિ એ બહુ છે અને સત્સંગ મોહ છે બધું મોહજ છે આત્મા એમાં નથી અનેક જાતની મૂર્છાઓ આ એક જાત ની મૂર્છા સત્સંગમાં સત્સંગ જો આત્મા પ્રાપ્ત ના થાય તો બધું મોહજ છે આત્મા નું લક્ષે હે ની બધો મોહ જ છે ને પણ આટલો મોહ નથી તમે જેને લ નથી બેઠું મોહમ્મદ છે ત્યાગી કોઈ બધા ન કમા ગયા આત્મા જાણવા માટે છે અને લક્ષ ના બેઠવું તો તારું બધું ગયું ના કમું લક્ષ ના બેસે ત્યાં સુધી સત્સંગ નો મોહ રાખવાનો ને લાખેક માણસ મારી બેઠા છે મને આત્મા પ્રાપ્ત થયેલ વાત માં તો કઈ માલ નથી એટલે એનો જવાબ એવો આપીએ મો છે આ સંસારમાં કોઈ જગ્યાએ લક્ષ્ય જ નહી બેઠે તબ ત્યાં બધા મોહ છે મોહ ના પ્રકાર આત્મા તરફ જવાનો રસ્તો મો તો જોઈ છે ને આ રસ્તો તો કરો આત્મા તરફ જવા ના મો એ મો અને બીજા મોત બીજી વાત કરો ને કશે હાથમાં છે સંપૂર્ણ નિર્મો હોય ત્યાં પહોંચવું આપડે કોઈ પણ પ્રકાર નું દર્દી સાથે ભયંકર રોગ થી સપડાયેલો હોય તો હેજ મો રોગથી સપડાયેલા દેખાય એટલે ચારી જાય છે પછી ગઈ પેશાબ નહી થતો બે ટીપે છે ઓછી છે સદાચારી સત્તા છે કોઈને કોઈને હતીચ સત્તા લાગતો નિમિત્ત છે એટલે આપડે દરેક વકીલો નિમિત્ત છે દરેક કાર્ય ના નિમિત્ત હોય ભાઈ પૂછે ક્યાંથી આવે એ નિ ક્યાંથી આવે છે નર્મદા નદી માંથી નર્મદા નદી આવજો ત્યાંથી કોઈ નઈ ખરું પણ વાત એ ખરું પાસે પાણી એના સફળ થી જાય છે એવું આ જગત સ્વભાવથી ચાલી રહી છે કોઈને ચલાવવું પડે છે નહીં કોણ ચલાવે જે ચલાવે જોખમ દરિયા આવે જે ચલાવવા કોણ ચલાવે ચલાવ એવું છે ને ચલાવવાની જરૂર નથી પાણી આપણે ચલાવવું પડે ચલાવવા પડે એ જતા કાઢવા કાઢવા આવે તો ભરીને પણ ચાલુ થાય આગળ આગળ એમનું વહેન ચાલુ એટ કે નઈ આ નદીઓ કોઈ નેર ખાતા વાળું બધી રહી છે એ તો એમને ખોદી લીધું નેર બધી નથી એ નદીઓ પોતાના સ્વસ્તુ એના સ્વભાવ સહિત જ હોય સ્વભાવ બનાવવાનું સ્વભાવ પ્રભાવ બનાવવાનો ભાઈ ભાવ બનાવવાનો પડે કશું કરવાનું ના આવેક્ષ કરવા પણ છે મહેનત કરવા પડે સંસાર મોક્ષ ખીચડી કરતા હેલો છે ખીચડી કરી અઘરી કરવાનું નથી પણ આપણે તો કરવાનું તો હોય છે એ તો મુક્ત પુરુષે કહ્યું હોય એટલું જ કરવાનું બીજું બધું આ બધું કરવાનું નથી મુક્ત કહ્યું કે આજ્ઞા પર્વ કરવાનું નહીં કરવાનું થાય બંધન આવે છે મંત્ર બોલવાના એ બધું શું કરવાનું નથી કરવાનું છે ને પાંચ આજ્ઞા પાડવાની છે પણ આ ત્રીમંત્ર ચરણવિધિ એ બધું કરવાનું નથી બધી આજ્ઞા પૂરક છે બધે કરવાની કરનાર તો ચાર્જ કરતા હોય બહુ ભાગતો હોય છે એમ બોલે કે મેં કરું છું એનું બોલવાનો વધુ નથી પણ હું કરતા છું બોલે હવે આપડે ચરણ વિધિ વાંચીએ વાંચે છે એવી રીતે જોવાનું શું કે વાંચીએ તો એ સિરીઝ વાંચે છે એવી રીતે આપણે જોવા સિરીસે તમારે જોયા સિરીસે આ ભૂલ કરી તમારે માથું રહ્યું નથી આ તો સિરીઝ ને વાંચી છોડાવવાનું છે એટલે કરવાનું છે તમારું તમે થઈ ગયા સુધી હવે સિરિજ શું કરે છે જોયા થવાનું ખરું કરતો હોય ખોટું કરતો હોય તમે જુઓ તો તમે બંધન નથી ને બંધન નથી પણ જોવું જોઈએ વાંધો આવશે તમારે નાયક સભામાં જોયા જ કરો શું કહીશ કરવું ઘોડા ને ત્યાં ભગવાન તો કાયદો જ નથી ખરું ખોટું સમાજ નથી આપણી દસન રોડ જાય ન અને દસ જઈ શકે એવો નથી કારણ પોતે નહીં જ્ઞાતા થઈ ગયો છે આ પ્રમાણે ક્યારે જાય સરળ જ્ઞાન દીક્ષા લીધા પછી દિવસના ચોવીસ કલાકમાં થોડી પડે આવે છે ને દીવા ને પવન લાગવાથી એની જોત જરા હાલતી લાગે છે તો દીવા ને પવન ક્યાં નથી લાગે પાયલો છે ત્યાં પાયલો છે ત્યાં હા એક પ્રકારનું તમારું દેવું છે ને એક વાત બેકાર હોય અને આટલા બધા મોંઘવારી જમા દસ હજાર રૂપિયા પગાર આપે પણ પાછું દેવું છે દેવું છે સાવતી ના રહે જયારે ભરી જાય છે ત્યારે બઉ મજા આવે એટલે હાલે પવન ના જોઈ નઈ જાય હાલે કરો ઓલવાઈ જાય એવું લાગે એમને પોતાના ભાઈ કૃપા કરાયું બધું કરતી આવે છે આપડે સમજાય છે એટલે જ્ઞાતા દશતા પદ માં અવિરત પણ એ રીતે રહેવાતું નથી તે અનુભવી પણ ક્ષતિ ના લાગે એ તમારે જ્ઞાન માં લડશે પણ પેલું ધક્કો મારે તને શું કરે છે આપડે લડી લેલી નથી પણ પાકિસ્તાન કરી દે છે બાકી હાથમાં આગળ બોજો જ નથી તો એ લોકો બોધા દેખાય છે હાથમાં વગર જરાય બોજો નથી પછી આખો દેહ નો આવે ને દેહ નો સ્વભાવે દેહ ને પચ્યાઘાત થાય પતુ એટલે પોતે પોતાનો આરોપ આમાં કયો દેહ માં જ આરોપ કર્યો દેહ જેવો જ થઈ ગયો સરસ જ થઈ ગયો દેહ દેસ લાગી ગયો શું એ દેહાજ છૂટે પડે લાખ નાની જ્ઞાદા પદ માં સદવ એવા એવી કૃપા કેમ નહિ છે એવી જ હોય છે નાતા ન થાય છે તમને ખબર પડે તો ગયા જોત વાકી કરી ને હાલ તે તમે તરંગો આવે છે કોઈ વાર સપાટી શુદ્ધ થતી દેખાય જે તરંગો છે તરંગો જોવાના છે તરંગ આવે ને તે જોવાના એવું છે જ્ઞાતા આત્માયિકતા બંધ જાય તરંગો બધા જ્ઞેય છે જેમ સિનેમા સિનેમા તારંગો બને ફમ છે એ જોયા કરવાની તારંગો ભગડેલા સંસ્થામાં કામમાં લાગેલા હોય કે ના કામમાં લાગેલા હોય કે વિરોધી સવાલ નો હોય શાસ્ત્રી હોય ભાઈ જોવાના જ છે કાલે છૂટી શકાય એવું છે સદન છૂટો છે વારો નહીં હા એ ગયો છે છૂટ પડે એનો કોઈ અનુભવ નહીં થતો પછી એ જે અઘરો થાય તે મારા આવી રહ્યા છે તેના છેડો છે જય સચિરામ જય શું કે બે ચાર થઈ જાય કેટલો જ્ઞાન મળ્યા એક લાઇફ થઈ જાય પછી બે ચાર લાઇફ થઈ જાય જ્ઞાન મળ્યા પછી જયારે નિકાલ કર્યો છે ત્યારે વાર ના લાગે નિકાલ નથી કર્યો તેને બહુ વાર લાગે નિવે છે તેને વાર ના ભગવાન મૂળ મૂળ આત્મશક્તિ નો સ્વભાવ છે કે જો તમારે નિવેળો લાવવો છે તો એ નિવે લાવવામાં હેલ્પ કરે છે તમારે નિવેળો નથી લાવવો તો એ બી છે દેવું કરવું હોય એ બી છે આવું બધું ન અને ત્રણ દસ કલાક માં તો તમે સત્સંગ બંદર છે બધી રીતે નાટક ભજવતા પણ એ બોજા રહી શકે છે ઈરાબાની ખબર લેવા ને જવું પડતું મારે એને રોજ નીતિ કરાવે પણ પછી પૂછવું પડે તમારા ભાઈ ના દીકરીને શું આપવું ન્યાયાધીશ સાચી ગયો બઉ સારા છે મારા કરતા ન્યાય સારો કરે એમ છે અને એમને મને એમ લાગે મારું કયું મને મારું કયું મ એમને આપવાના યાદ થાય પણ મેં મને પાછી ડિગ્રી નમાવે તમારે તો રિવાજ એકદમ નવાઈ દેવો એકદમ નાઈન્ટી ડિગ્રી નો કઈ નાખો રિવાજ નહી ધીમે ધીમે ડિગ્રી નમાવે પછી પાયા થાય ને દાડુ ખાધું એકદમ દબાવે પછી ભલે પતરા હોય ખાતું જાય ઝાડુ મૂળ ક્ષત્રિય ખરા ને ક્ષત્રિય ખરાબ ક્ષત્રિય ખરાબ તો આ પદ નો રાત કરાય આજે પદ અને નિરાતે ચા પાણી નાખતા સાથે મનમાં ભગવાન નું સતત સ્મરણ કરવા છતાં ચિતની એકાગ્રતા રહેતી નથી તો એકાગ્રતા કરવા માટે શું કરું સરસ મરી ગયા દુકાનો ચાલો ચીજ બના કરે છે એટલા માટે પાછળ આમતા નઈ પાકા શોખ નથી આવું જોખમ આવે તારે શકે કેવું જો બરવાનું જોખમ છે તેની હાથે કેવું એકાગ્રગર તો બેંક માં રૂપિયા લેવું તો એકાગ્રિજ એકાગ્રા જીલા છે માટે આ કરે છે શું કયું